બધા ઉજાગર કર્યા મારા છોકરાનું મગજ નું ખરાબી થઈ જુદા થઈ જાવ દુઃખી થયે છે શાંત થઇ જાય હા દાદા ભગવાન નહિ દાદા ભગવાન પ્રગટ છે આ તો નાની પુરુષ છે શું છે ભગવાન છે તો ચાર અને આપડે કોમ છું હું હવું મારે ચાર દીગ્રી વસ્તી છે ને હું હોવ નમસ્કાર કરું હું જ્ઞાની પુરુષ છું વાત કરો કે શાસ્ત્ર માં જ્ઞાની ને ભગવાન ના એજન્ટ ગયા છે એટલે આવે તમે કામકાજ લેજો સપના માં આવ્યા હતા કેવાયું નથી ને જેટલું બને એટલું આ ટાઈમ થયા લાગુ થઈ જાવ જેટલો બને એટલો એજ ફાર એજ પોસિબલ ના બે બાબા બાબા બેન લઈને એકદમ રાતે આવો અહી સુરત બે ચાર કલાક કાઢો અહી જવાનું આપશે બધું તમે બધી વધો છો નહીં વધારે હશે ને બાબા બેન થઈને આવી આગળ રહેવા આવો તો બે ચાર કલાક વાત મારે તમને સમજાવવું છે કે આ જ્ઞાન મળ્યા પછી રોજ મારમાં રોગ રે નહીં ને પણ આ તમને એ સમજાવવું મુશ્કેલ છે કારણ તમને પરિચય નતો હું અતુલ સુધય હતો ને તે પરિચય વાળી લખતી પડે પાતો શું થાય કાલે સુધાર્થમાં થઈ ગયો પરિચય લખતી પડે ભૂલ ચૂક થાય ના થાય એટલે આ આવે ડિસ્ચાર્જ તો ડિસ્ચાર્જ એટલે જે મેં ભરેલો માલ છે તે નીકળી જશે ભોગવટો ભોગવટો રોગવટાનો માલ ભરેલો ખેતી નીકળી જશે અને ચાર જ ખરો ક્રોધ કહેવાય કે અતુલ ગુસ્સે થતો હોય તેવી આપણે તન્માયાકાર થઈએ તારે ખરો ક્રોધ કહેવાય અત્યારે અતુલ ગુસ્સે થતો હોય તે આપણે એકાકાર થઈ જઈએ તન્માયા એટલે ખરો કહેવાય આ તો અતુલ ગુસ્સે થશે તો તું અંદરથી કહું કે નહીં આ ના થવું જોઈએ સમજ પડે ને એટલે ક્રોધ એટલે હિંસક ભાવ હોય એને ક્રોધ કહેવાય એમાં ભાવ રહે નહીં પોતે નાખે છે એટલે તમે હકડી નહીં એટલે ક્રોધમાં થતા નથી આવે એમ આ બધી વાત તમને વિગતવાર સમજાવી દઉં તમને મને એમ ના થાય મને ક્રોધ થાય છે મારી યાદ ના પાડો તમે ચાર દ્વારા બધું કરી લો તમારે ના ફૂટાય કરી બાબા એવી રેજો શું જો એ બધું તો એવું તો કરી લો તમને ખાસ સૂચના આપું છું રમણભાઈ છોકરો છે એટલે રમણભી ભાજપ મને કહે ત્યારે પૂછે ત્યારે મને કહેવું પડશે સરિઓ મળી સુધારામાં આ જ મૂડી બીજી જગ્યા મૂકી નથી અને તારી આ મૂડી તું આવું છું ને એટલે ચાર દરમિયાન કરી દેવાનું મત બેટા ખૂબ કરી દઉં જ કરીને અહીં આવતું રહેવાનું છોકરાઓ મારું તો આખી જિંદગી બન્યું નઈ ને આખી જિંદગી અગર બહુ ના ગયું થોડું કે લાહવા કરે તો બહુ ગમે ધ્યાન પણ ધર્મ ના આવ્યું લાહવા કરે ત્યાં આગળ એ જમાડ બધા આખા ને એ આખા ગામ ને લાખણો આપો છોકરીઓને લાહવા કરે તો લાહવા માનવાનું ગયું બધું તમને વાહવાની ઈચ્છા પારકા લોકો માટે નાણું વપરાય એ જ બધું સાચું પોતાના માટે બદલો મળી ગયો બદલો મળી રાત્રે ચાલ્યું રામ રામ મોહનભાઈ બાર બેસી શું બધા બહાર આવ્યા છે આ રૂબામાં પ્રગતિ કરી છે. ભારત કે કે બાકી પ્રાચીન ન્યુક્લિયર બારનો તૈયારી કરે છે ને? હા છે. કે આપણે લોકો બી થોડી વધારે તૈયારી કરી. છાપામાં આવ્યું આય. દાદાનો? હા એ તો બરાબર છે. થોડે ઊ નથી. ખરી વાત. સમજાવા કે નહીં? હા હા. સંજય. જે બનવાનું છે ને જે બનવાનું. હા હા. અમારી જાય બોલીએ બરાબર છે આપડે બોલાય નઈ આવું જવું છે વખત પગાર દાદા ના હોય તો દાદા ધ્યાન લાભ વખત વિશે નહી પણ તારો હજાર રૂપિયા ઓછું કરજો અને અમને તો હોય ને અમને આ બધું કાર્ય સપના નું કાર્યજના થાય ખબર પડે કે અગત્ય જોઈએ પણ હજુ બી કૃપા જેના પુસ્તકો વાંચ્યા ખરે બે આ બધા પાક તને સમજવાના કેતા ભોગી ભોગવાનું નથી કઈ કોઈ વસ્તુ ભોગવાથી આપડે કરીએ આવે ને બીજું કહીએ તે વિચાર તો પામ આપણે મન આપડે પેલા ડર થઈ ગયા કે એવું મને થયું છે ખાલી લાગશે એ પણ થાય છે જે પછીયા ભાવ ઈચ્છા હોય ચાર રીતે નહી હું હું હું એ જ નહીં કરું તો આ બાજુ ઘડી માનવ જે આ વગર મા અંગ્રેસ ભાષામાં કરેક્ટ I'll get on a good catch now Yeah, I'll get on a good catch now ને આપડા આપણને ચાલુ કરવા માટે આવું અમારા એક બે મિત્ર જૈન માં બહુ આગળ પડતા છે તમને અંદર થી આનંદ કેવી રીતે થાય મેં કહું અમે તો ખાલી સારો સંસ્કૃત શ્લોક બોલીએ તો બી અમે અર્થ જાણી ને બોલીએ હા તો કે એ બધું તો કે અમારે જરૂર નહીં એમ પોપટવી બોલે આપડે એક જ બીજા ઓલો કરોલો પપ્પા એ આવને મમ્મીને ક્યાં ઘરે છે મતલબ કરો કે હા મતલબ આ ટ્રેન મારા ઘરે છે ડોક્ટર ગોરેલા માં다가 પરથી સરસ દેખ્યું કે મયાઈ ગયો તો આ લે છે કે તો મતલબ આ લોંગ પર નમતો રાખ્યા આ તો જલસ જમા <tos> <tos> <tos> જ્ઞાન છે સંસાર અડે નહી બિલકુલ સંસાર સરસ ચાલે પડે વહી છોકરાચાર્ય ફરવાનું કોઈ જાત ની મને નહીં પ્રશ્ન છે કે આત્મા અને પરમાત્મા વચ્ચે નું રિલેશન શું રાઈટ બરોબર વાત રાજાનો છોકરો પ્રિન્સ હોય નો છોકરો હોય પેલા રાજા હતા પ્રિન્સ ને કલેક્ટર ની જગ્યા આપે રાજાઓ એનો અનુભવ થવા માટે અનુભવ થવા માટે કલેક્ટર જગ્યા આપે પ્રિન્સ બે છે પ્રિન્સ ને કલેક્ટર કેવાય ની લોકોને કલેક્ટર કેવાય ની પછી ત્રણ વર્ષ પછી રાજા મળી જાય તો એ રાજા કહેવાય પછી કલેક્ટરે કહેવાય તો અને રાજા એ કહેવાય સુખ એનો જ માણસ છે એ રીતે ભૌતિક સુખમાં જ્યાં સુધી રાચ્યો છે ભૌતિક સુખમાં ત્યાં સુધી આત્મા છે બહિર્મુખી આત્મા કેવું બહિર્મુખી આત્મા એટલે ભૌતિક બહાર ને બહાર સુખ ખોવાય છે સુખ ખોવાય છે આ થોડમાં ને क्या सुधी बहिर्मुखी आत्मा थे, पर जारे शुक, से जयू सुख सनातन सुख हो आत्मा मा थी तेरे अंतर आत्मा बहिर्मुख बदरात्मा थे, थे भौतिक सुखों की इच्छा हो तूटी गई अंतरात्मा थी जे जे पोता भूले हो भागी नाखे ना ए भागी नाखे तो यह परमात्मा थे आत्मा परमात्मा थे એના વર્ક છે દવાખાના પર જાય ત્યારે ડોક્ટર કેવાય અને એનો એજ માણસ ઘેર આવે તો પપ્પો કેવાય માણસ એ નથી સંજોગો પ્રમાણે અને પરમાત્મા એટલે સંજોગ વધારે બધી સંજોગ વાળી સંજોગો આધીન આત્મા સંજોગ આધીન છે અને પરમાત્મા સંજોગી નથી આ ચાલ્યું છે ઇન્ડિપેન્ડન્ટ કમ્પ્લીટ ઇન્ડિપેન્ડન્ટ છે અને સુખ કેટલું હેપીનેસ કઈક પાક હેપીનેસ નિરંતર હેપીનેસ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 બેન આદ કર્યા કરું પણ હા બહુ થઈ જ આવી શકાયું આજે ત્યાં મળ્યા વિષ્ણુ ભાઈ એમની ને વાત નીકળેલી ત્યારે હા ત્યાં તમારી વાત કાઇ હતી માણસ જ્ઞાન નથી આપ્યું બે દાડે લોટરી લાગ્યા કરે છે ગઈકાલે છે ને ધ્યાન લેવાયા આપણને કોલ ઉપર હતા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 તો મને પાછો ફોન કરજે કે ઉપર વિધિ કરવા ત્યારે એવું ચાલ ચાલ બે અઢી કલાક વાતચીત થાય જતો પંદર મિનિટ પેલું રણ આવે છે આજે રણવારી વાળી ધીરુભાઈ વાળી મોટલ નો વાત નીકળી ધીરુભાઈ વાત ભૂપેન્દ્ર જ્ઞાન લીધું દસ વર્ષ થી એમને એવું ચાલે છે આગળ નથી જતું કોઈ વાર તકલીફ કરી ના શકતા શું કરવું હવે બેન છે ને દાદા દસ વર્ષ ઉપર એમને કઈ એની મેળે અહિયાં શક્તિ સંચાર થયેલો ત્યાર પછી તકલીફ કરી દે છે માથું દુખી જાય એવું પણ રાત્રે રાત્રે દાદાનું ત્મા છુ બોલ परमात्मा थी सको तो, बदा तो, बदा के और बात करी के तो बने के बदश छे परमात्मा तो एक, एक बदा नु चलावे એ બધા એ અવરું બાકી ને શું કર્યું કે પરમાત્મા તો એક મોટું કોડું હતા અને કોરાના અંશ કર્યા ટુકડા ટુકડા ટુકડા કરીને આ બધા અંશ છે એટલે ભગવાન ને કોહરું તરીકે મને પીઠીજ કરેલા એવું છે એમ કે માન્યા માં નથી આવતું પણ ગીતા માં એવું છે એ વાત શું કેવા મારે છે તે સમજનાર ભૂલ છે ગીતાની ભૂલ નથી ગીતા નો નથી સમજનાર નો દોષવાય સાઉથ માને તો એ નોર્થ માં જઈ શકે ખરો નોર્થ ના સાઉથ માને તો જઈ શકે ખરો એટલે जीवनी अंदर आत्मा थे हा बड़ी अंदर आत्मा थे आत्मा हाजरी थी आत्मा। चाल्या करें कई करता आत्मा हाजरी थी चाल कर એ આત્મા છે આ લોકો અંશ જીવ કે છે શું છે એજ પરમાત્મા છે એજ સર્વાંશ છે પણ એની પર જે આવરણ છે એની પર જે આવરણ છે એ આવરણ આંશ અંશ અજવાળું બહાર નીકળે છે એવી રીતે એક ઇન્દ્રી થી પાંચ ઇન્દ્રી સુધી ના જીવો એટલા અંશ રૂપે એને બહાર પડ્યા કરે અને એનાથી બધી હેલ્પ થાય બી એટલે આ અંશ છે તેને બધે અંશ જીવો સમજી બેઠા લોકો આપ સમજ માં આવે છે આ અંશ રૂપે દ્વારા નીકળે છે પરમાત્મા છે તે આવરણ ખી જાય એટલે વ્યક્ત થઈ જાય એ જ પરમાત્મા કૃષ્ણ એ રીતે થયા ને મહાવીર એવી રીતે થયા અને તમે પણ એ રીતે થાવ કોઈનું વિચાર નથી કોઈ લાયસન્સ નથી આ દરેક ને માણસ ને સુખ છે ચંદ્રમા તો ભૂલ જ છે હા ઇન્ડિયા થી તમને હું સરસ ની વાત સમજાય જગત માં કોઈ એવી વ્યક્તિ જે આખા જગત માં ચલાવે છે જગત ને ચલાવવાની ખેંચી જાય છે આ જગત હે પોતાના રોપ થી જ ચાલી રહી છે ભગવાન ને ચલાવું પડતું ભગવાન ચલાવ મધુર કેવાય વિજ્ઞાન થી ચાલી રહ્યું છે નાયલ નદી પાણીનો સ્વભાવ જ છે એટલે આ સ્વભાવ ને ઓળખી ના તક જ ચાલી રહ્યું છે તમને થોડું સમજાયું થોડું નાયલ નદી ને કઈ મિશ્રિબી કહેવું પડે આપડે કુર્તિ શિમરો મૂકી ને તે લઈ જાય રાક ફોડ પડે તો સમજાય નહીં ફોડ ના પડે તો આ ગીતાનો એક અત્યારે સમજાય નઈ સમજાય વસ્તુ નથી એ તો જ્ઞાનીને પૂછવું પડે અને ગીતા જાતે સમજવા જાય ને તો અગ્નિને હાથમાં પકડવા જેવું છે શું છે અગ્નિને સહજ પકડવું જોઈએ ચીટી હાથ પકડવું જોઈએ ગીતા જાતે સમજવા જાય અગ્નિને હાથથી પકડવા જઈએ તો હાથે રાશ્કેલી ઊભી થાય શું કહે એટલે ઊંધા ચાળે ચડી જાય લોકો એને સીધીઓ હોય ને જ્ઞાની પુરુષ મારફત બધું સમજવાનું છે ફળાભાઈ ગીતા ને ફળાભાઈ ની ગીતા ને મસરુબા ની ગીતા ને ગીતાનો અર્થ શું ગત શું કેવા માંગે છે કે અમારી ઉપર કોઈ ટીકા બીકાશું કરશો માણસ એવું કચુ જ નથી કે ગીતાની ટીકા કરી શકે શું એટલા માટે કૃષ્ણ ભગવાન અને એવા સુખ હજારો સુખમ હોય તેમજ એકાદ સુખમ સમજશે આ બોલો અમદ કહ્યું માણસ ટીકા કરી શકે આ તો પોતાની બુદ્ધિઓ કરી અને લોકોને ઉધાર નાયાર કરતા કરતા કરતા કરતા પરમાર ચડે લોકો દાદા તમે કહો છો એ પ્રમાણે બધા માણસો ને મંદિર માં તો બીજે જવું તમે આપડે આ ડિસ્કશન કરીએ છીએ એના પછી એવું લાગે કે મંદિર જવાની જરૂર નથી રાઈટ બસ મંદિર માં જવાની જરૂર નથી પણ એવું આપડે બીજા લોકો નેવાય ના પણ એટલે જે જતા હોય ને તે અટકીને પાસે હા દારૂ પીવા જતા રહે છે રમી રમતા રહે એટલે એવું આપડે કહેવાય ને બીજાને ના કહેવાય આપડે ના જરૂર હોત શું કહ્યું બીજાને જરૂરિયાત હોય ને આ બીજાને આપણે ના કહીએ કઈ મંદિરમાં આવે તો જરૂર નથી એટલે કેવું છે ચાલો રાત્રે રમી રમવા આવે એટલા માટે ઊંધો ઊંધો ઊંધો લપતો પડે અહીંયા હારો લપી નહીં પડે આ લપો શું એટલા માટે મહાત્મા બધી પેલા ગોઠવેલા અહીંથી લખતી ના પડે તો બઉ થઈ ગયું કોઈ નાનીપુર સાથે ગોળ ગોળ રાઉન્ડ થયા કરે ત્યાં દિલ્હી સુધી ફત્યા આવીશું આપડે પણ ઉગાડે તારે ખબર પડે ગોતવાનું આ છે કે તમારી પાસે આવે તો જાય મને તમે સમજી ગયા ના હતી એટલે સર્વાંશ ને અંશ બધું સમજી તમે અને આપડા લોકો તો ધર્મ છે આ તો પોતે ચંદ્રમાં છે કે ચંદ્રમાં પોતે ના ભાઈ પૂછો તારે ખબર પડે એટલે બીજું જે કહ્યું પૂછો બધું ખુલાસા કરો ધી વર્લ્ડ ઇઝલ ઇઝ સેલ્ફલ થયેલું महाविदेव क्षेत्र शुभ आ ब्रह्मांड मनुष्य ने, ने रे पंदर क्षेत्रों से पंदर क्षेत्रों આખું બ્રહ્માંડ છે એમાં મનુષ્યને રહેવાલાયક પંદર ક્ષેત્રો છે બીજા બધા જાનવરો રહેવા લાયક બીજા લોકો માનુષ્યોને રહેવાલાયક તો આ પંદર ક્ષેત્રો છે પાંચ ભરત છે પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ મહાવીર ક્ષેત્ર પાંચ અહીરાવત આ પંદર ક્ષેત્રોમાં બધું આખું જગત ચાલી રહ્યું છે એમાંથી ભરત ક્ષેત્ર દીધું છે અને મહાવીર ક્ષેત્ર દીધું છે મહાવી ક્ષેત્ર માં અહીં આગળ છે તે પાંચમા હારામાં તીર્થંકર હોતા નથી અહી પાંચમો હારો ચાલે ચોથા હરા સુધી ત્રીજો બે બે માં તીર્થંકર હોય છે અને ત્યાં આગળ લાયક થઈ જાય અહી લાયકાત ધરાવે આવી જાય ખેતરા જે તો ખેત એને ખેંચી લે છે ત્યાં અને ત્યાંથી પછી મોક્ષું થાય છે બધા માનુષ્ય આપણા જીવાન જેવા જ ભાઈ આવું વેપાર બધું આવું ને આવું એવું વર્તન માં ના રાખે મનમાં હોય જુદું વાણી જુદી જાતનું બોલે અને વર્તન માં જાતનું કરે એવા અહીના લોકો છે જયારે ચોક